વૈષ્ણવાચાર્યોએ આ સિદ્ધાંત સમજાવવા માટે દૃષ્ટાંત બહુ સુંદર આપ્યો છે પાણીમાં જે માછલો મળી ગયો છે ડૂબેલો છે એ માછલાને ગરમીનો જરાય ત્રાસ થતો નથી બહુ ઠંડક વૈષ્ણવાચાર્યોએ વર્ણન કર્યું છે જ્ઞાની પુરુષો બ્રહ્મરસમ ડૂબી જાય સારું છે જળમાં ડૂબેલો જે માછલો છે એને ગરમી નથી દુખ એ જ ગરમી છે દુઃખે એના અત્યંત વિમુક્ત બ્રહ્મરસમાં જે ડૂબી ગયા છે એવા જ્ઞાની પુરુષોને કોઈ દુઃખ તો રહેતું નથી જળમાં ડૂબેલો માછલો પાણી પી શકતો નથી બ્રહ્મરસ અનુભવ કરવો માછરો પાણીમાંથી બહાર આવે છે અંદર જતા જતા જળપાન કરે છે વૈષ્ણવાચાર્યો એ વર્ણન કર્યું છે પ્રેમથી તો જે વિશ્વ સાથે એકરૂપ જ થાય છે એક હોવા છતાં અલગ રહે છે જ્ઞાની પુરુષોની જે મુક્તિ છે એ મુક્તિમાં લય છે એ મુક્તિમાં કોઈ દુઃખ રહેતું નથી આનંદમય પરમાત્મા અનુભવ ભક્તિથી થાય છે ભક્તિ અલૌકિક દિવ્ય રસ છે બ્રહ્મ રસમય છે જ્ઞાની પુરુષો બ્રહ્મરસમાં ડૂબી જાય છે ભગવાન ના ભક્તો બ્રહ્મરસ નું કરે છે ભક્તિ અલૌકિક દિવ્ય રસ વેદાંત ના ગ્રંથોમાં જ્ઞાન થી અદ્વૈત બતાવ્યું છે વૈષ્ણવ આચાર્યોએ પ્રેમથી અદ્વૈત બતાવ્યું છે ભક્ત ને ભગવાન અંદરથી એક જ હોય છે એક હોવા છતાં અલગ રહે છે પૂર્ણ અદ્વૈતમાં ભક્તિ થતી નથી મારે ભગવાનની સેવા જ કરી છે પરમાત્મા સાથે એકરૂપ જે થઈ જાય એ સેવા કેવી રીતે કરે સેવામાં જ આનંદ નથી અનુભવ થાય છે જ્ઞાની પુરુષ બ્રહ્મરસમાં ડૂબી જાય છે જ્ઞાની ભગવત ભક્ત બને વેદોમાં વર્ણન છે બ્રહ્મ રસ હોય છે બ્રહ્મરસ નો ભગવાનના ભક્તો અનુભવ તો શ્રી એકનાથ મહારાજ હતા જવાની માં ભાગવતની કથા કરતા વૃદ્ધાવસ્થામાં તેમને રામજીની આજ્ઞા થઈ મારી કથા મારી કથા શ્રી હનુમાનજી ના સન્મુખ એકસો આઠ વાર રામાયણના પાઠ કર્યો હનુમાનજીને એકસો આઠ વાર રામાયણ સંભળાવ્યું પછી હનુમાનજીની એવી કૃપા થઈ એકનાથ મહારાજ આંખ બંધ કરીને બેસે ત્યારે રામજીની એક એક લીલાના પ્રત્યક્ષ દર્શન થાય જેવા દર્શન થાય તેવું બોલ્યા છે વાંચેલું બોલ્યા નથી હનુમાનજીની કૃપા છે એમને રામજીની એક એક લીલાના પ્રત્યક્ષ દર્શન થાય જેવા દર્શન થાય તેવું બોલે છે આ સિદ્ધાંત સમજાવવા માટે નાથ મહારાજે દ્રષ્ટાંત બહુ સુંદર સીતાજીને રામચંદ્રજી વિયોગ થયો સીતાજી લંકામાં છે સંયોગમાં ધ્યાન થતું નથી ધ્યાન વિયોગમાં થાય શ્રી સીતાજીને જયારે રામચંદ્રજી વિયોગ થયો રામ રામ જપ કરે રામજી ધ્યાન કરે સીતાજી લંકા છે પણ સીતાજી લંકાને ભૂલી ગયા જગત ભૂલાય છે ભગવાનનો આનંદ મળે સીતાજી રાવણ ભૂલી ગયા છે રાવણ મને લઈ આવ્યો છે હું રાવણના ઘરમાં છું ધ્યાનમાં તન્વય કાથ છે ચારે બાજુમાં રાક્ષસીઓ બેઠે છે સીતા માતાની આંખ બનશે રામ નામનો જપ અને રામજી નું ધ્યાન કરતા એવી તન્મય કાં થાય છે સીતાજીને રામજીના દર્શન થાય રામદર્શનનો માતાજીને આનંદ મળ્યો છે તેથી એ વન નું નામ અશોકવન થયું છે માતાજીને રામદર્શનનો આનંદ મળ્યો ત્યાં શોક નથી દુઃખ નથી તેથી નામ અશોકવન છે લંકામાં સીતાજી રામ દર્શન કરે રામાયણમાં એવું વર્ણન આવે છે લંકામાં એક ત્રિજા નામની રાક્ષસી માતાજીને જાણે છે આ પરમાત્માની શક્તિ છે ત્રીજી રાક્ષસીઓ તો માતાજીને ત્રાસ આપે છે એવું લખ્યું છે ત્રીજા માતાજીની સેવા એકવાર એવું શ્રી સીતાજી ધ્યાનમાં અતિશય તન્મય થઈ ગયા છે આજ સુધી રામદર્શન બહાર કરે છે આજે ધ્યાનમાં એવી તન્મય થઈ આત્મ સ્વરૂપમાં રામ પ્રગટ થયા છે આજ સુધી બહાર દર્શન કરતા હતા આજે અંદર રામજી નું સ્વરૂપ પ્રગટ થયું સર્વમાં રામ છે તો મારા અંદર કોણ છે તમારા અંદર પણ રામ માતાજીને આત્મ સ્વરૂપમાં રામ દર્શન થયા સમાધિ લાગીએ છીએ સીતાજી ભૂલી ગયા રામ મારા પતિ છે રામ સાથે મારું લગ્ન થયું બધું ભૂલી ગયા છે હું સીતા છું એ પણ ભૂલી ગયા છે આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન થયા સીતાજીને સમાધિ લાગીએ છીએ ત્રણ ચાર કલાક સમાધિ માટે થયો પછી જાગ્યા છે આજે માતાજીને ઠીક લાગતું નથી ત્રીજા સેવા માં છે તમને શું થાય છે હું શું સેવા કરું આજે ઉદાસ કેમ લાગુ ત્યારે સીતાજી કહ્યું છે એક હું કથા સાંભળવા માટે ગઈ મેં કથામાં એવું સાંભળ્યું છે ભાવરો એ કીળાને ઘરમાં રાખે છે એને મારતો નથી એને જીવાડીને વારંવાર કરડે છે એ કીડો ભવરાનું ધ્યાન કરે છે આવશે મને કરડશે આવશે મને કરડશે સતત ભવરાનું ધ્યાન કરવાથી છ મહિના પછી એ કીડો જ થઈ જાય સંસ્કૃત ભાષામાં એને જે કીટ ભ્રમર ન્યાય છે કીડો ભવરો થઈ જાય છે તે જ જન્મમાં મેં એવું સાંભળ્યું છે રામ વિયોગમાં સતત રામ નામ નો હું જપ કરું છું રામજી નું ધ્યાન કરું છું જેમ ભવરો થઈ જાય છે કદાચ સીતા મટીને હું રામ થઈ જઉં તો ત્રિગતા એ કહ્યું છે માતાજી આ તો બહુ સારું તમે રામ થઈ જાઓ તો રડવાનો પ્રસંગ આવશે જ નહીં તમે જ મારી નાખો તમે રામ થઈ જાઓ હા સીતાજી કહ્યું છે મને રામ સેવામાં જે આનંદ મળ્યો હું તને ખરું કહું છું એવો આનંદ તો રામ થવામાં પણ ખાણ થવામાં મજા છે કે ખાણ ખાવામાં મજા છે જ્ઞાની પુરુષ બ્રહ્મરસ માં ડૂબી જાય છે ભગવાન ભક્તો બ્રહ્મરસ નો અનુભવ થઈ જવું તો સીતા રામની જોડી રેશે મારા રામની સેવા કોણ કરશે મારા રામ કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નથી સ્પર્શ તો શું આંખ ઊંચી કરીને કોઈ સ્ત્રીના સામૂહ જોતા પણ નથી હું રામ થઈ જવ તો રામ સેવા કોણ કરશે મારે રામ થવું નથી મારે રામ સેવા કરવી ત્રિયકાએ કહ્યું છે માતાજી તમે ચિંતા ન કરો તમે રામજી નું ધ્યાન કરતા કરતા સીતા મટીને રામ થઈ જાઓ તો રામ સીતાજી નું ધ્યાન કરતા કરતા સીતાજીને તમારી સેવા કરવા આવશે સીતા રામની જોડી કાયમ રહેશે જીવ બ્રહ્મચિંતન કરતો કરતો બ્રહ્મરૂપ થાય એ જ્ઞાની પુરુષોની કૈવલ્ય મુક્તિ છે જીવ જ્યારે ભગવાનના જેવો થાય છે ત્યારે ભગવાન જીવ સાથે રમે છે જીવને સંસારનું કોઈ પણ સુખ મીઠું લાગે છે જ્યાં સુધી ભગવાન જીવ થી દૂર રહે છે પરમાત્મા નિષ્કામ છે જીવ જયારે ભગવાન જેવો નિર્વિકાર થાય છે ત્યારે ભગવાન જીવ સાથે રમે છે જીવ જયારે ભગવાન જેવો થાય છે ત્યારે ભગવાન જીવ સાથે સુઈ જાય છે વૈષ્ણવાચાર્યો એ ભાગવતી ભગવાન ભક્તો સાથે રમે છે જયારે એ ના ભક્તો ભગવાન ના જેવા થાય છે ત્યારે ભગવાન રમે છે કોઈ કોઈ ભગવાન ભક્તોની સેવા પણ કરે ભગવાન ને આનંદ જે મુક્તિ મળે છે એનું નામ ભાગવતી મુક્તિ છે જ્ઞાની પુરુષો પરમાત્મા સાથે એકરૂપ થાય એને કૈવલ્ય મુક્તિ દે છે ભાગવતમાં કોઈ પણ સિદ્ધાંતનું ખંડન નથી ભાગવતમાં મંડન છે ખંડન કરવાથી વેર થાય છે બીજાનું ખંડન કરવું નહીં આપણા સિદ્ધાંતમાં સ્થિર રહો ખંડન મન બગડે છે ખંડન કરવાથી રાગ દ્વેષ થાય છે ભાગવતમાં સમન્વય છે સર્વ શાસ્ત્રો નું સમન્વય કર્યો છે બધાને ભાવતું નથી સર્વ ની એકમાં રૂચિ થતી નથી ભગવાનની પ્રેરણાથી સંતો મહાત્માઓ જગત આવ્યા છે તેમને જેવો અનુભવ થયો તેવું વર્ણન કર્યું છે બધું યોગ્ય જ્ઞાની પુરુષોને કૈવલ્ય મુક્તિ મળે છે વૈષ્ણવોને ભાગવતી મુક્તિ મળે છે વૈષ્ણવ ભગવાનમાં વૈકુંઠ ધામમાં ગોલોક ધામમાં નિત્ય સેવામાં જાય છે કોઈ પણ મુક્તિ મેળવવી હોત તો ધીરે ધીરે સંયમ ને વધારવો પડશે શરીર નું સુખ મારું સુખ નથી ઇન્દ્રિયોનું સુખ મારું સુખ નથી માનવ બોલે છે મારી જીભ મારી આંખ હું આપ છું એવું બોલતો નથી આંખનું સુખ જીભનું સુખ તમારું સુખ નથી તમે શરીરથી ઇન્દ્રિયો ધીરે ધીરે સંયમ ને વધારે ઇન્દ્રિયોનું સુખ બધાને સરખો જ મળે માનવને મીઠાઈ ખાતા જે મજા આવે છે એવી મજા લીલું ઘાસ મળી જાય તો પશુને પણ એવી જ મજા આવે મજા બધાની સરખી જ હોય છે ફેરફાર થતો નથી સ્વિડ વરા હો ખરસ્તુત પુરુષ પશુ નય કર્ણપથો પેટો જા નામ ગદાન ગરજા વિવેકથી વ્યવહારનું કામ કરો આંખથી પાપ ન થાય કાનથી પાપ ન થાય પ્રત્યેક ઇન્દ્રિયને પ્રભુના માર્ગમાં વાળો એનો અર્થ એ છે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરો માનવ જે ઇન્દ્રિયથી ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિયથી પાપ થાય છે માનવ જે ઇન્દ્રિયથી ભગવાનની ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિય માંથી કામ અંદર ઘુસી જાય પ્રત્યેક ઇન્દ્રિયને ભક્તિ રસ આપજો ભોગમાં ક્ષણિક સુખ છે केचे बर्फी बहुत सरस बर्फी तेट समय सरस लगे बर्फी दवा हो तारी के सरस लगती नही